સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીઓ ઢોલીએ બિરાજમાન હતા ને સર્વે ધોળા વસ્ત્ર પહેરા ધારણ કર્યા હતા અને પીળા પુષ્પ ના હાડ હતા અને પીળા પુષ્પ ના ઉપર ધાર્યા હતા ने पाग ने ने पुष्पना तोरा लटकता क्या था। ने ना मुनी तता देश, देश ना अरी भक्तनी सभा पूछू महाराज बहुश्याम प्रजा जगत मे के पंडित તે એમ સમજે છે પ્રલય કાળ ની વિશે અને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને તમે શું સમજ સ્વામી એ પ્રશ્ન પૂછો એમાં તમને જાણવાનું શું મળ્યું બે હરખ આવે છે ઘણી વખત મગજ પ્રયત્ન કર્યો નથી આવતું સ્વામી એ પ્રશ્ન પૂછ્યું એટલે શું થયો હું તો એટલા માં સ્વામી અદભુતા સ્વામી છે એમાં આપણે નસાન સ્વામી ને ગણીએ છીએ હવે પાછી વિચાર આવવો જોઈએ અને એવા સાધુ એ પૂછવું પંક્તિ માં બધા આવે છે પણ કઈ પ્રશંગ સ્વામી માં જયારે આવે છે અને એને પ્રશ્ન કર્યો એટલે હું સ્વામીજી ને પૂછું હું સમજ્યા એમાં પ્રશ્ન પૂછે કોઈ આવે છે નૃત્યાનંદ સ્વામી ભાગવત નું આગળ પ્રશ્ન આવે છે પણ કઉ છું ભણેલા હશે ને એને પૂછવાનો ભાવ થયો ને આપણે આ બધા ભણેલા થાય ને સાધુ ભણેલા નથી અને સમાજ કે છે એ વખત માં પ્રશ્ન પૂછ્યો જગત માં વિદ્યા ક્યાં હતી સાધુઓને રહેવાનું નતું ખાવાનું નતું એમાં સાધુ આવી વાત માં તૈયાર થઈ જાય આપણે સગવડ વાળા શાસ્ત્રીઓ પુરાણીઓ મોટા મોટા ભાવ છે ને એ પ્રશ્ન પૂછે ને આમ હૃદય માં તુલનાત્મક બુદ્ધિ સર્જાવી કેટલું હશે માફ આવું જોઈએ ને મારી રીતે કહ્યું બોલો પૂછ્યો તે પોતાની ઈચ્છા એ કરીને સૃષ્ટિ કાળે સર્વજીવ ઈશ્વર રૂપે થયા છે લોકો જગત માં કેટલાક પંડિત છે એ આવું અર્થ કરેડિત અને વેદાંતિ મળી આપણે આ સાધુઓમાં ખબરી નથી હડાડવાય ન રાખે હોય ખેતર માં મેળો ખોડી અમે તો એમ સમજી ભગવાન તો અચ્યુત છે તે જવી ને જીવ ઈશ્વર રૂપે થાય નહીં માટે એ શ્રુતિ નો જે અર્થ કહો તો પછી બીજી રીતે છે તે વેદ શુતિ ના ગય માં કયો છે જેમ સ્વકૃત વિચિત્રિશન હેતુ થયા તરતમ ચકાસઅ સ્વૃત શ્લોક ના ભાવ માં ફેર પડી જાય અત્યારે બોલ્યા ને એ ભાવ માં બોલ્યા અને વાંચવામાં બોલ્યા ને તો એ ભાવ માં ન બોલ્યા એનો અર્થ એમ છે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની ઓનીઓનીઓ શું નાના પ્રકારની યોનીઓનીઓ છે યોનીઓ જોઈ જોઈ જાય નાખ્યા છે ને એ બીજ પૂછ્યા નથી આ કકો આમ ગોખાય ને આ કકો આમ ગોખાય પુરુષોત્તમ ભગવાન પોતે કરી છે નાના પ્રકારની યોનીઓ ઇયો મજબાત જીભને બગડવી જોઈએ ને બોલો યોનીઓ તાર કારણ પણ અંતરિયા અક્ષર માંથી પુરુષ પ્રગટ થઈ આવે છે પછી તે પુરુષોત્તમ જે તે અક્ષર પ્રવેશ કરીને પુરુષ ને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિ પ્રેરે છે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમ નો પ્રવેશ થતો ગયો સૃષ્ટિ ની પ્રવૃત્તિ થઈ અને મહત્વ થકી ત્રણ પ્રકાર નો અહંકાર થયો ને અહંકાર થી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃ કરેવતા તે થયા અને તે થકી વિરાટ પુરુષ થયા હંમેશા સાંભળવાનું સાંભળવા મળે સાંભળી લઈ એટલું પુરુષોત્તમ અક્ષર પછી પ્રધાન પુરુષ પુરુષ ને પ્રકૃતિ પછી પ્રધાન પુરુષ થયા પછી મહત્વ અહંકાર થયો વિરાજ નારાયણ થયા પછી એમાં બ્રહ્મા બ્રહ્મા થયા પછી કશ્યપ આદિ થયા પછી પ્રજાપતિ એમ ઉત્તરોચર માધિક ભાવ માં સૃષ્ટિ નો અને તે થકી વિરાજાપતિ થયા અને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા અને દૈત્ય થયા સ્થાવંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે માં કારણ ભણે અંતરિયા રૂપે પ્રવેશ કરી રહ્યા છે દિવસ તો આ જાય છે વધવાના છે એના મગજ માં પ્રશ્ન શું પૂછો છે પકડ્યું નહી પકડ્યું બહુ રૂપે થાઉં છું એમ કહ્યું ને પણ એ બહુરૂપે કેમ થાય છે એ કકડા થઈ નથી થતો એ આમ બહુ રૂપે થાય છે એ આ પ્રક્રિયા બતાવી એ પ્રક્રિયા મગજમાં ઉતરવી જઈને ઉતરવી આ બધું સમજાય નહીં માથાકૂટ નહીં ને એવી મજા એ નક્કી કરીને બેસી ગયા આટલો પછી માથાકૂટ કરવા પણ હું નહીં કાંઈ પણ પૈ કદાચ માથાકુર રસોઈ આવે તો લાડવા કરતા આવડે એમાં વાંધો આવડે રસોઈ છે કરવી પડે ને ભાઈ જે પ્રશ્ન પૂછો એનો આ ઉત્તર છે ઉત્તર ને પ્રશ્ન ને મગજમાં રાખીને બધાને જોડતા શીખવો જોઈએ ને ભગવાન એક જ ભગવાન વિષય જે વિશ્વ રૂપે થયા એમ કેટલા કહે છે પણ કેવી રીતે એનું આ મહારાજ આ વાંધ છે એમ તો મહારાજ એમ કીધું કે ચવી ભગવાન તો અચુ જ છે બાર થી આવે એનો મા બાપ બેળા એ બાપા મારો સંદાસ જવું લખડો છે પહેરવાનું કરે ચોની પહેરી હોય કરે છડી પહેરી હોય તો કરે તો પછી આપડા અમાયેલા વાંચીએ કરતા ધ્યાન આવવું નહી અગા પાછું કરવાનું હ આવડા નો ઉપદેશ કરે પછી આવડા માની લે સ્વામી રાજી થઇ ગયા એને જમાડો આપડે એટલે વધારે સડી બગાડ્યું સ્વકૃતુકૃતિ તમે શબ્દ તોડો છો ને તોડતા નથી આવડતા વિચારો કરતા નથી સંસ્કૃત શબ્દ તો નખો પડવો જોઈએ એમાં પદ્છેદ તો થવો જઈને પણ એનો પદચ્છેદ હશે કે નહી હોય પદચ્છેદ એટલે શું શબ્દ જુદા પણ શબ્દ આખો કે એનો એક બીજા ભેળો દેવો ને એક આની ભેળો દેવો કટકા કરી નાખો બુ દેખાય આવે શું સ્વકૃત વિચિત્રો નિષુ વિશન નિવે તું તયા તરતમ્ય નલવત સ્વકૃતા શું અનલવત અનલવત એટલે અગ્નિ ની જેમ શું અગ્નિ અગ્નિ વધ પ્રતિ પણ એનો અર્થ શો જોઈ નથી અમને માષ્ટ અગ્નિ સીધા સીધો હવે જેવું જાય હું કહું તબ્દ ઉપર તો ન દેખાય ને સીધો એમ જે દેવ મનુષ્યો પશુ પક્ષી જેવો આકાર જેટલું સ્થાન જેટલી શક્તિ એ શક્તિ પ્રમાણે ભગવાન મારી આ છે स्वृत करेली तो के तो कोई कारण शक्ति जो शक्ति भगवान रहता जेवा पुरुष એવા પ્રધાન પુરુષ નથી જેવા પ્રધાન પુરુષ માં છે એ જે પોતે સૃષ્ટિ કરી અને જેવી કૃતિ જેટલું ઈ પાત્ર એને અનુસાર મારી અનુકૃતિ કૃતિ ની એમ ભગવાન રહ્યા છે પણ મહાપુરુષ માર્યા છે એવા ને એવા મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે તો આપણે નો કહેવાની વાત ભગવાને આ બધા ના પ્રકાશ ના દાતા છે પણ જેમાં જેટલો પ્રકાશ કરવો ઘટે એટલો પ્રકાશ કરી રહ્યા છે સંપૂર્ણપણે ન રે ક્યાંય પુરુષોત્તમ ભગવાન નાના પ્રકારની યોનીઓ તેને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યુનાદિક ભાવે પ્રકાશ કરે છે ન્યુનાદ આમાં ઓછા હોય આમાં વધારે તેની વિગતી છે अक्षरातीत पुरुषोत्तम भगवानी समय अक्षर सामी दृष्टि करे पुरुष प्रगट थे पुरुषोत्तम अक्षर मिल पुरुष प्रवेश करे पुरुष रूपे थकृति ने प्रेरे एवं जे रीते जेम जेम पुरुषोत्तम नो प्रवेश गयम सृष्टि प्रवृत्ति थी पुरुष प्रकृति पुरुष थकी प्रधान पुरुष थकी महत थ्रकार न अहंकार अहंकार इंद्रिय अंत कर विराट पुरुष थे नाभी कमल मह्मा थ्रह्मा थकी मृत्यादिक प्रजापति थे थकी कश्यप प्रजापति थे थकी इंद्रादीक देवता थ दैत्य थर्वे सृष्टि थी पुरुषोत्तम भगवान अंतरियामी रूप प्रवेश प्रकृति पुरुष मैं जेवा पुरुष प्रकृति मेरा प्रधान पुरुष मैं प्रधान पुरुष मेरा महतवाधिक चौबीस तत्व मैं અને જેવા ચોવીસ તત્વ છે તેવા વિરાટ પુરુષ માં અને જેવા વિરાટ પુરુષ છે તેવા બ્રહ્મા માં નથી અને જેવા બ્રહ્મા છે તેવા મરિત નથી અને જેવા મરિત છે તેવા કશ્યપ નથી અને જેવા કશ્યપ છે તેવા ઇન્દ્રાદિક દેવતા નથી અને જેવા ઈન્દ્રાદિક દેવતા છે તેવા મનુષ્ય નથી અને જેવા મનુષ્ય છે તેવા પશુ પક્ષી નથી એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતા રૂપે કરીને રહ્યા છે બીજું ઉત્પત્તિ નું કારણ એ જ કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ પેલા બતાવ્યું છે કારણ પણ હતા પછી આવ્યા છે એવું કઈ નથી એ તો પેલા હતા જ એટલે પણ કારણ ભણે છે આપડે જે જે કામ કરીએ કોઈ કામ માં આપડે ફતે થાય બસ મે ભૂલી ગયું ઓઈલો માલી માં બેઠો છે ઈ પેલો ફળે ત્યારે કામ થાય માથે લઈ લીધું દરેક આ પશુ પક્ષી શોધી એમાં જ્ઞાન તો મનુષ્ય પશુ પક્ષી જ્ઞાન નથી જ્ઞાન માણસ માણસે પોતે પોતાના બુદ્ધિ બળથી કરેલું કાર્ય એને અભિમાનમાં ન લઈ જવું ભગવાન ભેડા પડ્યા ત્યારે આ કામ થયું કારણ પણ અંદર બેસીને આપણને મદદ કરે ત્યારે આપણું કામ થાય માણસ માની પછી અભિમાન માં જાય મદદ કરતા એ મદદ કરી ત્યારે હું સફળ થયો એમ દેખમ સમજાય ને કઈ સમજાય છે ને લોઢાનો સરિયો અથવા સોનું તમારું હોય ચાંદી હોય પિત્તળ હોય બ્રાંબુ હોય એક બાજુ થી અને ધગાવો અને ઓલેિ શક્તિ છે એ જે વસ્તુ ને અડે છે ધાતુ ને એ ધાતુ આખી ઉની કરી નાખે છે ભગવાન પ્રવેશ કરે છે બેઠા છે ક્યાં તો કરો હાજી પણ હાથ ને કોને કહ્યું કરતો હોય છતાં હાથ તો ઊંચો થઈ જાય એ હાથ ને ઓર્ડર કેને કર્યો એ તું ઊંચો થાય માખી બેઠી છોડાય કોક કેનારું હેસે દેખાય કોણ કે લે યું છે હૃદયમાંથી પાછો ઓર્ડર છૂટે હાથ ને અને હાથ ઊંચો થઈને એને ઉડાડે છે પણ એવું ઝડપી કામ છે એમાં ખબર ના પડે હે યંત્રી ઝડપી કામ છે આપડે ખાવા બેઠા હોય ને હા તમારે ક્રષ્ણ માં વાતુ બઉ વાતુ ના કપાટા હાલતા હોય હાલતો હોય મોઢામાં મૂકતા હોય એમાં ભૂલી જઈશ ને મોઢાને બદલે કાને લઈ જ્યો હોય ને કઈ ને ખોળ્યો આ અંદર યંત્ર એવી પ્રભુએ ગોઠવણી કરી છે કે ઓટોમેટિક એનું ક્રમશા યાદ કરે એક બીજા માં એક બીજા માં ભગવાન આવેશ કરી છે બ્રહ્મા માં રહી જે કામ કરે એ પાછું ઈન્દ્રાદીપ માં રહી ને કામ કરે તરત ત્યાંથી બ્રહ્મા માં જઈને જે કામ કરે એટલું પાછું પ્રધાન પુરુષ માં ન કરતા હોય ત્યાં વધારે કરતા હોય માત્ર ને તારતમ્યતા એ ભગવાન બધા વ્યાપી રહ્યા છે એટલે એક બહુ શ્યામ્રજા જગત માં કઈ કામ થાય છે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટ મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે અને વાઘા કાષ્ટ અગ્નિ રહ્યો છે એમ એ પુરુષોત્તમ ભગવાન છે કે જે દ્વારા જેટલું કાર્ય કરાવવું હોય તેટલી સામર્થ્ય થતા રહે છે અને અક્ષર પુરુષ પ્રકૃતિ આજે સર્વે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે પણ પાત્ર ની કરીને સામર્થ્ય માં છે જો આ વિચાર કરો ને તમારે અંદર અંદર મતભેદ મટી જાય એવો પ્રવેશ મારા માં નથી મેં તો હું એ કરી લો એવું યાદ આવે આ ભગવાન શીખવાડે છે આવું માનવું પછી રાખદો શ્રી આ ગયા ઓમેટિક ઉડી જાય લોનીયેને ગરબા થાય પછી બઉા જન્મ નો આ ગોટાળા છો આ જન્મનો નથી બઉ જાદા જન્મ ના ગોટાળા પેલા થયા છે એ આજ ક્યાંથી નીકળે કો અંતર્યામી પણ ની વાત આવી અને મારા જે શિક્ષા પત્ર માં એ કીધું છે ને કે હૃદય જીવવત જીવે અંતર ને સર્વકર્મ ફલ પ્રદાન એમાં અંતર્યામી પણ કીધું આની અંદર હૃદયમાં અંતરિયામી રૂપે બેઠા છે પણ કઈ અક્ષર માં બે એવા બેઠતા છે આપણામાં ના તમે પાત્ર થાવતો બે પણ જેવો ધાતુ એટલો પ્રવેશ કરે એથી વધારે નો કરે અને લાકડા માં તો પ્રવેશ જ ન કરે હજુ ઇલેક્ટ્રી અંદરો લાકડા આપણે આ બધા જીવ પ્રાણી માત્ર ભગવાન નો સંબંધ જોડવા બેઠા પણ લાકડા ભાવ તો પેલો ઇલેક્ટ્રિયા લોખંડ નો ભાવ તો જન્મવો જોઈએ ને લગભગ જીવ પ્રાણી માત્ર લાકડાના પૂતળા છે એટલે ઓ કરતો નથી પણ લાકડાનો ભાવ ઓછો ધાતુ તાતુનો ભાવ તૈયાર થવો જોઈએ ને બોલોયામી રૂપે કરીને સર્વે પ્રવેશ કરીને રહ્યા છે ચાંદી હોના ને ટીપે પછી કટકાય કરે એમ નથી થયા એ આમાં પ્રવેશ કરતા આવે જેમાં પ્રવેશ કરે એ પાત્ર જેટલું હોય એટલો પ્રવેશ કરે નથી પાત્રન્ શુદ્ર સંસ્કાર ઉચ્ચ વિદ્યા જાતિ બ્રાહ્મણ જો જાનાથી બોલ શુધ્ધિ બઉ બોલો ને જન્મો ત્યાં બ્રાહ્મણ નો કહેવાય શુદ્ધ છે કારણ કે બધાની જન્મવાની રીતિ એક જ છે બ્રાહ્મણ ની જુદી ની જુદી એવું જ નહી જન્મ ના જ સંસ્કાર પછી જયારે સંસ્કાર લઈએ દ્વિજ કેવાયજ એટલે સમજો દ્વિજ એટલે બે દ્વિ એટલે બે જન્મો બોલ્યો માને પેટે જન્મો પછી ગુરુ પાછળથી સંસ્કાર લીધા અને તૈયાર થયો એ જન્મો કેવાય એટલે દ્વિજ થયો પક્ષી દ્વીજ કહેવાય પક્ષી જી જયારે આ સંસ્કાર લીધે ગુરુ થી ત્યાર પછી દ્વિજ કહેવાય છે વિદ્યા વિપરત વિદ્યા વિદ્યા ભણસી નહિ હોય ત્યારે વૈદિક વિદ્યા જયારે ભણે ત્યારે દીપ્ર કહેવાય લો આજ બધા ભણે છે ને વેદ શાસ્ત્રો ને બ્રહ્મ બ્રહ્મ બોલે ઓકે સંસ્કૃત તમે શીખી ગયા બ્રહ્મ જાનંદ્રહ્મ આહાર શું જાનંદ જ વેગજનો બ્રાહ્મણ અને આપડે સાધુ ક્યારે કહેવાય ઉગળા બદલાવે એટલે સાધુ લ્યો વા લાગી કઈ હાલો એનો બઉ નહિ અર્થ કરો બોલો સાદુ થવા માં તો સાધના કરવી પડે સાધનો સાધનો સાધનો સાધુ સાધના જયારે કરી શકે ત્યાર પછી સાધુ સાધના શું કરી આપણે ખબર પડે નારાયણ સ્વામી નારાયણ સમજાવું કેવી રીતે એ બ્રાહ્મણ ત્યાં જન્મે એટલે એને ખપજાગે મારા હાચા બ્રાહ્મણ ખાવું કોઈ બી મેળો ન ખાય નાના છોકરા ને જમાડવાનું ખા હવે એને તમે બ્રાહ્મણ કેવી રીતે બનાવો હમ એના જીવ માં જ ગઈ ગયું એ આપડે રાયું પાડી એનો બાપો રાયું પાડે તોય કેમ માને ભાઈ તમારે કોઈક છોકરો ચડી જાય જગત ગઈ કે તમારું કયું ન ખરે આ જગત માં આવું બઉ થયું એમ ભગવાને તો આને દયા કરીને માણસ બનાય પણ આને માણસ બનવું નથી પણ પામી ને પોતે પામી ને બહુ રૂપે નથી થયા એવી રીતે એ શ્રુતિ નો અર્થ સમજવો એટી વચ્ચે એકતાલીસ મિનિટ ને બરાબર હવે શિવજી મહારાજે તો આપણને ત્યાંથી ઉપાડી નાખ્યા પણ આવડા ને એનો મહિમા જ ક્યાં અને મહિમા એનો થવો જાય ને ભગવાન આપડે આજના કરી શક્યા તો હું મંદિર નો બાંધી શકું કોઈ પણ એ વિચાર જ ન કરે આ નગર કરી ના આવતો હજુ બોલે નહી તો આપડા વખાણ થઈ જાય દુઃખ ના પાછું નિંદા કરી હમણાં ભાઈ બગીલા ગયા અરે એમ હોવાજ નથી રહી ને ત્યાં આપડે પછી આમ વાતો કરી બીજી વાતો કરે પણ હરિભક્તો કોણ સમજે કલ્યાણ કેમ થાય ભગવાન કેમ મળે એ વાત નથી મળે ને પ્રસાદ મળે એટલે કલ્યાણ મીઠું લાગે જરા એટલે કલ્યાણ થઈ જરૂર નથી અને મરી ને ત્યાં જાય છુ એ વિચાર કરતો હોય ગ્રહસ્થ તો કેજો લાગી જાય તો આમાં લાગી જાય કર સ્વામી નારાયણ અરે સ્વામિનારાયણ અરે સમસો છોતેર ના મહા સુધી છઠ ને દિવસ મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિર આગળ લીમડા ના વૃક્ષ પોતાના મુ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત સભા ભરાય બેઠી હતી અને તે સમા વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા शिष्य गुरु मिथ्या तथा विष्णु ना जादा चौमा थे थोड़ा चौमा वाला वंदन करव सो पवित्र ब्राह्मण हो કરતા મોટા એ મોટા થયા માટે એ તો એમ જણાય છે એ તો કેવળ મૂર્ખાય બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્ર ખોટા કયા છે તે તો એમ કયા છે वाहन होने वहा महासमुद्री एक वर्ष सुधी चालू जाए का पर्वत देखे नही तो झाड़वा तथा मनुष्य देखा ज्या देखे त्या एक नल देख पड़ विना बीजो कोई आकार दिखा मै नही અને ઊંચું જોવે મોટી સમુદ્ર ની લહેરુ ઉડતી હોય નથી તમને ખબર પડે ને વાંચો છો એમાં ખબર પડે ને તમે મધ્ય જઈ આવ્યા છો ખબર હશે કે હોય સમુદ્ર માં તો બઉ નથી સમુદ્ર માં તો બલ્પના આવે કેવું તું કાન હોય ને મને ખાતરી હોય કે કોઈ નઈ કઈ આ તો નકામું છે ને એટલે આપણે જોવાની જરૂર નથી ભગવાન ને જોવાનું ટાણું આપ્યું તરત ત્યાં સાધુ હોય અને જોવાય નઈ ત્યાં લખ્યું હું કામ હું કામ કઉ છું આપડે જ્ઞાની શાના નકામું લખ્યું ને લેખ્યું એ નકામું ને નકામો કઈ ભગવાન ને જો ગાયકો જોવાનું તમે જોયું ઓળખો ને ન જોવે જોવે એમ નઈ સાથી ન જોવે મગજ ને કાઢશો કોણ હે તો વિચારો વિચાર આવે તો મંથન કરવું પડે મેળવતા હું ન માનું કઈ આ દ્રષ્ટિ નથી આવતી ને જોવાનો ભાવ થાય જો ઊંચા તો બરાબર સુધી મળી સુધી ભાઈ ખબર જરાકડું દેખાણો મેળીમર છે આમ ખાચો દેખાણો મેળ નું બારું લાગે છે કયું ત્યાં વિમાન તો બઉ ઊંચું હોય તો બઉ જાતું હોય ને હા માપ આવી જાય આવી ગઈ આ ખોદી છે કેટલા વર્ષે ખોદાઈ રહી છે પછી આ રસ્તો કેમ એક થયો ઇતિહાસ કથા બધી થઈ જાય તો જોયું કેવાનું આ જોવાયું ગ્રેજ્યુટ થઈ ગયા આગળ આવતો અમે તો આવડા હું એ જોઈ ને એ સંકલ્પ કર્યા એટલે હું સાધુ મટી ગયો અને આવડ્યા સાધુ મજબૂત તમે પીડા ખબર દ્રષ્ટિજ ના હોય ને અરે ગમે ત્યાં અહીંયા રસ્તા માં જોઈએ સાદું મટી જાય પણ જોવા ભગવાન રાખીને જોવું જોઈએ ભગવાન આ ક્રિયા ભગવાન કાર્ય ક્ષેત્ર એ નજર આવતું જાય ને આઈયા જાય એને જોખા વસ્તુ ને નહિ હો વસ્તુ તો દેખાય જાય ભગવાન ના કાર્ય યાદ આવવાય જોયું હું છું ને બધે જવો ને પાછા ઢેકો મળી ગયો એટલે બરાબર ઊંઘ આવી જાય હો મને ઊંઘ જ આવે ને તમારે પૂર્ણ કામ આત્મા રમ તમે ખુદ નથી કરતો પણ કઈક જો વિકાસ થાય તો સારી વાત છે નહી તો આપડે તો મજાનું મળી જશે કઈ એક બ્રહ્મ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા એ અધિક સર્વે તે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્ર માં હોય પોતાની સ્થિતિ ના થઈ હોય તો પણ વિધિની ખોટા કહે છે અને સ્ત્રી સ્ત્રીની શુશ્રુષા કરે અને અક્ષર થઈ જાય અને સ્ત્રીની શુશ્રુષા કરે અને છોકરાની શુશ્રુષા કરે અને જેટલો સંસાર વ્યવહાર હોય તે સર્વે તો સાચો જાણીને સાવધાન થઈને કરે અને શાસ્ત્ર પ્રતિપાદન કર્યા એવા વિધિ નિષેધા છે સમજી અને પછી સભામાં કથા વાર્તા કરવા ગયા છે કેની પંક્તિ માં જવું બધું અને બઉ જાણે દાદા વરદ થયા લુગડા સાધુ બસ એથી કઈ કોઈ હમજણ હોય સાધુ કેવો બિલકુલ એટલે આ બિચારા મીંડા છે આખે માથું દુખે ત્યાં પગે લગાડે નાળિયેર ખોડે અને શીતળા પગે લગાડે એટલે છોકરા આજા થઈ સ્વામિનારાય કોણ છે કોઈ ને કોઈ ને ખબર તો પછી એમાં ને એમાં ખેર શું બેમાં વિચાર કરો એવું છે અને કોઈ સાધુ સંત સમજાવે છે રાખી મૂકો પેલા મોઢો ગ્રાહ આવે તમારો દાખલો વસૂલ થઈ જાય લોઢાના પતરા નો ઘડી અને રાખી મૂકો બંે બમ્બે એમને હેલો જાય છે એ પુનરભી જનનમ પુનરભી મરણમ પુનરભી જનન એ નખે શ સંસારે ખુસ્તારે આપણને ભગવાન સત્સંગ આપ્યો અને હવે ઓળખવો નહીં નાગે રાખવું એમને નો મત આવે તો આ ઉધાર કેટલી થશે આપણું સમજવા બહુ માગે તો જય કૃષ્ણ